રાજગૃહી માં કહ્યું ને મેં લખી આપ્યું પુરુષો આત્મા છે મો એ દાદા નું અમૂર્ત દર્શન મોહ નથી થવા દેતો અંદર મોહ પરમાણુ છે એ અમૂર્ત જોવા નથી દેતો અને સ્ત્રી પોતે પણ શુદ્ધાત્મા માં બહુ રહી ના શકે મોહને લીધે તો પછી મારાથી બઉ પ્રગતિ દાદા નથી થતી હું આખો દિવસ કઉ છુ કે કપટ ના અને મોહના પરમાણુ મને દેખાવ દાદા ભગવાન પ્રગતિ નથી થતી કેટલી થાય છે એવું હા લોકર્ગ એવું જ નહી કે પુરુષ ને ભગવાન તરીકે પૂજા કરતા આવશે કે આપડે એક અવતાર માંથી આ માર્ગ જ એવો છે ને માર્ગ બઉ જુદી જતો બધા ને દાદા યાદ રહ્યા કરે પછી સુધાર્થમાં તમને શું યાદ રાખ કરે બઉ પાર્શિયાલી હોય છે સ્ત્રીઓને કે છે કે ચંચળતા બઉ હોય કે છે વધારે હોય દાદા तो एने असंग क्यों उके પછી એના માટે અસંગ રહ્યો હું અસંગત છું ખોખું છે ખોખું છે આપડું જ્ઞાન આપ્યું છે ભગવાન માં રેવા બરાબર પણ દા ને તો શું જોયે છે કે અમે મૂર્ દર્શન કરીએ એવું જોયે છે જે દાદા બોલે છે કે જીવ માત્ર ના રિયલ સ્વરૂપ ને રિયલ કહ્યું છે ને દાદા સંઘન આવે વખતે તો શું કરવું પડે ધોઈ નાખવાનું કેટલા વર્ષથી ધોધો કરું છું નાખવાનું બીજું કશું નથી ખાવા પીવાનું વાંધો નથી અણીશુદ્ધ તો રહી જ ન શકે નઈ અણીવાનું તો દાદા ની કૃપા સિવાય શક્ય નથી હા પણ તરફ કૃપા બહુ વર્ત છે ને સાથે અણી શુદ્ધ રહેવાય ને પુરુષ સ્ત્રી પુરુષ જાતિ પર દ્રષ્ટિ નહી તો એના દ્રષ્ટિ ચોપડી ખાઈને શું દેખાય અને આમનો ભાઈ ગંધા જ માણસ આ તો માણસ કેવાય મન તો સુગંધી આવે કે કઈ જાતના માણસો એ તો પહેલા માણસો હતા કે જયારે પદ્મી ની હતી સુગંધી આવે જેમાં ચોખાની સુગંધી આવ્યા એમાં પુરુષો નથી કાઢી નાખવાનો માલ કચરો જેવું તન લાગ્યું ચોકડી હોય તો અમે જેનું જોખમ છે બઉ અમે પાડી કયું મોટા મોટું ખબર નથી અને અહી તો ખબર હોય ને જો કદી માર ખાય બઉ ખબર પડે છે પછી માર ખાવાનો વિચાર ના આવે ને કે આવે છે તમારે કેમ કે પડી ગયું છે બધું બધી છૂટ આપી છે અને આ નિરીબેન અમીનો એ પેલા પેટી મોટી મોટી હાળીઓ કરી દેલી આવી સાડીઓ પહેરાતી છે આપી દીધી વરસી દાન કરી દેજે વરસી થોડું અમારે કયા પ્રમાણે આજ્ઞામાં આવી તાર પછી આજ્ઞામાં આવ્યા પછી કામ થાય આજ્ઞા આજ્ઞા વગર અમદાવાદ જ રહ્યો ને વરસદ થી મારી આજ્ઞામાં આવવું પડે હજુ કઈ આજ્ઞા समझाइए संयम परिणाम उभो थोड़े त्यार आज्ञा मैं दादा हाँ संयम परिणाम પરિણામ સંયમ પરિણામ આવવા જોઈએ આપણે પર સ્ત્રી ને પર પુરુષ એને એકદ કાગરી અવડ લખી આપ્યું તદ્દન ચોખ્ખું એટલે પછી મેં મંજૂર કરી દીધું ભાઈ જાને આ બધું માફ થાય છે જો આગ નામ રેવાનું હતું દાદા નવી સમય એક મિનિટ પણ આગુ પાછું નહીં થયું રહે છે પણ પછી બધા બોલામાં આપોરાક નહી લેતો કેટલા દર રવિવાર કરું છું શું કેટલાય મહાત્મા આવે આપડા રવિવાર કરે છે કેટલાય મહાત્મા રવિવાર ખાય ને ભય સિગ્નલ બતાવ્યું છે એમાં પાંચે વ્રત તૂટી જાય છે મહાવત ના અનુવ્રત તૂટી જાય છે તો મિનિટ કારણ કે અહિંસા તૂટી જાય પછી જૂઠ સત્ય તૂટી જાય પછી ચોરી તૂટી જાય કારણ કે પરાયો માલ વાપર્યો પરિગ્રહિજ હવે આ સંસ્થાના લોકો નર્કમાં ના જાય આપણે જ્ઞાન લીધા પછી નર્કમાં જાય સંસ્થાના લોકો નર્કમાં જવાનું નહિ જાનવર થાય એ પાછળતા કેવાય ને એ કઈ નર્ક ગુણ નથી એટલે ચેતા ચેતા કરીએ ધણી ના હોય તો બે ની બેટેજી એવું કે છે કે સુંદર છે આ વેદાંત પાતાળ કે છે જૈનો છે મારી છોડી એવી ના થાય એવું બધું એ જાણે કે હું કોક કોક ને તો હું નુકસાન કરું કોક મારું નુકસાન કરવા એવું કાયદો સમજે પોતાની છોકરી એવી થાય પછી શું થાય જોયો સામાજિક ભય પણ બહુ હતા ને સામાજિક લજ્જા ભાઈ એ જરૂર હતી પણ સામાજિક ભય ને બીજો સોસાયટી બહાર જ રેજ એ ભય થી સીધા રહેતા હતા અમારા વખત બહુ ભયંકર બળતરા પછી મોટી ઉંમર પણ એના ખલાસ થઈ ગયું પેલા થાય છે એમ આપડે સમજીએ બરોબર છે પણ માણસ ગમે તેમ વર્તે ગમે તેમજ કરે છે બે ભાગ પણ પાડે બુદ્ધિ એ ભાગ તો બુદ્ધિ જ પાડે ને બુદ્ધિ થી વર્તાય કે આ સારું છે કે આ ખરાબ છે કે આ શું થાય છે ભગવાન તો શું પાડે ભાગ <laughs> तो ने भाग पड़े बराबर निर्दा कई भाग पड़ा वर्तन मनस मा समझे तो हूँ गेस चाल जोग पड़वा एक वस्तु संजो आने आखो संजोग वर्तन ખરાબ ઉભું કરે તો એનો એનો શું સમજવું કરી શકતું નથી કર્મ બંધાય નહીં મહાત્મા કર્મ બંધા છું ને બધા આખા જગત થઈ રહ્યું પછી આમ દાન આપ્યું વસ્તુમાં પણ આપણે બેફામપણું નથી તો બેફામપણું કોને કેવું એ પણ કોને કેવું તો આપડે ખબર પડે કે આપણું જ્ઞાન લીધું હોય એ આવે નહી અને મનમાં થતો એમ કે હું તો આપડે ત્યાં પી ગયા છે આપણને કશું વાંધવાનું આવે નથી આપણને એવું બધું દુરુપયોગ કરતો હે તો આપડે સમજી જવું હું તો સમજવા જ માગું છું બાકી મને બીજું કઈ સવાલો કરે બધા આખા જગત ને નિર્જા થઈ રહી છે પણ જગત ને કર્મ બંધ છે એને લઈને સમજીને કોઈ પણ કર્મ બંધન છે એમના આજે સત્સંગ થયો બપોરે એમાં વિશ્વની બાબતમાં આપે કહ્યું કે જો સમજે ને કરે સમજતો હોય કે આ વિષય ગુનેગાર છે દાદા એ ઘણા વખત કહ્યું છે પાછો છે તે બધું આગળ આટોપ્યા કરે નઈ સત એના મનમાં જ્ઞાન હોય તો કશું વાળે નઈ પણ જ્ઞાન માં માર ખડે એટલે બહુ આમ જ તેટલી છે આ